તારે આપણે પૂછીએ કે વેદને ગો ટુ જ્ઞાની આપી દેસ કારણ કે વેદના ઉપરી છે વેદના ઉપરી એવા ભેદ પાસે જાય તો તને દિશી ધેર દે અને તને અનુભવ હોવો શકે સાકર ગરી છે એવું આવું કોઈ કે આ પુસ્તક બધું વાંચેલું છે ને એને કહેલું છે સાકર ગરી હોય કોઈ કોઈ એવો હુશાર હતી કે ઘરી એટલે શું સમજાવે તો એ સમજાવી શકાય નહીં એટલે એના વોળામાં મારે હાકનો ટુકડો મૂકવો પડે બોલો સમજી કે ના સમજાય ગરી શું એનું વર્ણન ના થઈ જાય ગોળ જેવી એ બધું બોલવા પણ એની જોટે ના આવે આપડે એકલા ડાક્ટર ની બેન નો જતો રહ્યો એ ડાક્ટર ની બહુ છે એ ડાક્ટર ની બહુ છે જતો જીવ જતો બધાનો કૃષ્ણ ભગવાન પેલા તો ના જાય ને લખેલો તો આપણે શોધખોળ કરી છે ને એ આપણે વૈજ્ઞાનિક શુધખોળ છે એ લખેલો એટલે શું આપણા કરેલો ફળ છે એટલે એનું આપણે જેવું આયુષ કરે આપણે જે ભાવ કર્યા ખરાબ એનું આયુષ તૂટી ગયેલું હોય એટલે આપણે જેવું કર્યું હોય એવું ફળ રાખે છે ડાક્ટર શા ડોક્ટર ડાક્ટરો જોઈ ને ગયા ગયા તું પછી મારી જોયા પછી તમને ખબર પડ કે નઈ અને પાછો માહિતી નીકળે છે ને એક બાજુ અહી પણ હોય આ શેરીમાં હોય અને જોવા જવાનું એ શેરીમાં હોય કારણ કે ત્યાં ગયા એટલે તરત જ ખોરાક જોઈએ ખોરાક વરસી જઈએ ત્યારે શું થાય હોય ત્યારે વીર્ય માતા નો ધજ એ ભેવ મહી દર્શન કરી જાય ચૂકી ગઈ થઈ જાય ખાઈ ને પિંડ બંધ ખાય કેમ તર છે ગોળો હોય ને ગરમ ગરમ લાલ કર્યો હોય એની પર ટપકે ટપકે પાણી રેડિયત શું થાય પાણી નીચે પડે નીચે ના પડે એવું આ ભૂખની ગરમીઓમાં જ થઈ જાય બગાઈ અને પછી પિંડ બંધે પછી પિંડ વધ્યા કરે પિંડ વધે તો છ આઠ મહિના નો થાય તો હાલે તાર આપણા લોકો શ્રીમંત કરો કે જીવ આવ્યો ના જીવ તો પહેલી પણ આપણા લોકો તો હલે થાય જીવ આવ્યો એમ છે એટલે પછી એનું એ કરે ખોળો ભરે છે ને આપણે તો શ્રીમંત કરે છે શું કેમન કહે છે ને ભગવાન તો તમારું સ્વરૂપ છે જાણો ને એ આત્મા એ તમારું સ્વરૂપ છે ને ભગવાન છે તમારું કોઈ ઉપરી છે નહીં ને અને ઉપરી કરવો હોય તો ત્યાંથી કમાતા હોય તે ઓફિસ ભલે હોય તેનો ઉપરી માનવો અને ઘેર સારા સારા બધા સારું બીજા કોઈ ઉપરી માંગવા દો એવું નથી આજે ભગવાન ભગવાન ઉપરી છે બે લોકો તમારે ઉપરી નથી કરે હા તમારી બાધા રાખતા હોય ક્યાં રાખવું એ તમારે ઉપરી છે મારી હાથ આપવું ઈકળજો તમે કજુ પૂછ્યું નહિ પૂછો ને જોઈ જતી વખત જોઈ છે થોડું સમજવું પડી ઘરિયો છે पूरी ना अपन पाप बहुत जोखम वालू पाप हो गुरी પણ પાપ જોખમ વાળું હોય તો એકાદ એકાદ બે ઈચ્છાઓ પૂરી ના થાય બાકી બધી ઈચ્છા હોય ગરબા ઈચ્છા હોય અને જો ઈચ્છા એવી રહી જાય તો ભૂત થાય પ્રેત્રીઓ ઈચ્છા રહી જાય તો પછી એનો એ જામા લાખો અવતારથી તેને તે જુદો જ ફર્યા કરશે પોતાના જ ફળ ભોગવી રહ્યો સાચું છે અનંતવતા ભટકે ભટેક કરાય પણ એને માર્ગ છૂટવાનો નહિ મળતો છૂટાકાર હતો એ છૂટે ક્યારે છૂટે ક્યારે એ તો છૂટનાર કોક ફેર હોય આખા વર્લ્ડ માં એકાદ હોય કોક ફેર એ તો છૂટે નઈ ઘટમાળ ચાલુ જ રેટમાળ ચાલુ જ રે શું ચક્કર ચાલુ જ રહેવતો છે ડાક્ટર કુછી લાવે દાદા નું ડાક્ટર ને બધું સમજણ પા કેટલાક જીવો એવા હોય કે અહીંથી લગભગ હજારમાંથી નવસેના નિયુક્તો છે તે યોની તરત મળી જાય મનુષ્યની યોધિ મળે જાનવરની યોધિ મળે ગમે તે યોનીમાં જાય સમજે દેવગતિમાં જવું હોય તો યોધીની જરૂર નહીં વગર યોની એ જન્મ થાય છે સમજો ને કારણ કે બાળક રૂપે જમતા નથી દેવો અને મા બાપે જમતા નથી એ તો સ્વતંત્ર થાય એનો જન્મ પોતાના પરમાણુ ભેગા થઈને હોળ વર્ષની ઉમરો થઈ જાય જવાના જ થઈ જાય જન્મથી જન્મતા જવાન તે મરતા સુધી છે તે અજવાન ને ઘડી કે બાળપણ ના હોય કે ભાઈ વાત એનો દેવ દેવ પણ નિરંતરવાન દેવી પણ આપડી હની સરસ છે ને આપડી બરોબર નથી ચાલે ભોગવે એમનો ભોગવટો આના જેવો ના હોય ને એને ભોગવટેવું આખો જોયા કરવું આથળવું કારણ કે એમને છોકરા જ ના હોય ને એમનો સંદાસ જોવાનો ના હોય એ ખોરાક બધો અહીં ઇન્ડિયામાં આપણા મનુષ્યમાં જે ખોરાક થાય એ ખોરાકનો જે સુગંધી બધી જાય આપણે ખા ખે કરી દેવ લોકો બહુ દાંગણા જેવું છે તમને કઈ ગમ્યું એમ પૂછે છે કે આપડી ભાઈ બહેનોની અહીંની રેડી કાઢી અને દેશની રેણી કાઢી મેં શું તફાવત લાગ્યો પ્રેમ ભાવ વગેરે રેડી કરીને તો બઉ સારી છે શું કયું સારાની પાછળ નુકસાન કરતા હોય પાછી બેવ હોય શું પણ આમ બધા જીવન જીવે છે બધા પ્રેમ જીવે છે અત્યારે હોય ગુજરાતી હોય તો બધા ભેગા પણ એ તો મૂળ તો એ મૂળ તો વેલો જ કડવો ને એટલે થોડું ઓછું ઓછું કડવાટ કડવાટ વેલો જ કડવો તમે આડૈયો ગયેલી હા એટલે પછી મેં ડાક્ટર ને પૂછ્યું ડાક્ટર મને કહે છે આ લોકો ને કેમ આટલા બધા આડા થઈ જાય અહંકાર લઈને ડાક્ટર આડે દેખાડવું દેખા પેટમાં આડો થઈ ગયો તે હમો કરવો પડે છે કાપીને કાઢવો પડે એટલે જોવે આડા આડે આડે નીકળી જાય તો મુક્તિ છે આડે નીકળી છે અમને કઈ રાજ લખે કે દાદા આડે શું ને છે અકલવાયા છો તો અમે કહીએ કે ભાઈ તમને એવું લાગે છે તમને એવું લાગતું પહેલા જ હતી કયું આ તો તમને અભિયાત પહેલા હતી નહી એમ કહીએ તમને સમાધાન કર્યા છે શું કહ્યું કે આડે તો તમે વધારે આડો થયો એટલે વધારે થાય એટલે તમે છોડી દો વાત કરી એટલે રહેલી આ લોકો ની સારી છે બધા ખાય છે પીએ છે બારી જોડે બે છું બધા સોસો પણ ભાઈઓ બહેનો બધા કોઈની કોઈ દ્વેષ નહી દ્વેષ નહીં આક્રમણ નહીં કશે નહી પ્રેમ ભાવ દેખાય અને ઘરમાં દેશના કરતા સારું વધારે ડાક્ટર નામ કઈ આડે હોય છે ને કઈ જ નઈ એમને આડા છે એવું પણ વાય છે ને આવે એટલે આડે છે આપડી અને કેમ કરીને આખો દાડો એટલે એ પછી ભૂલ કહે નોંધી રાખે એમ હવે આ ભોળા પુરુષો ભોળા એટલે ભૂલી જાય પછી અને આ બત્રીસ વર્ષે ભૂલે મારે છાતી લખેલું છે કે એવું કેમ એવો ફેર કેમ એવો ફેર કેમ સ્ત્રીમાં ને પુરુષ માં સ્ત્રી પાસે બે હથિયાર વધાર છે નું કપટ અને હમણાં બે હથિયાર વધારે છે અહંકાર નું માન એટલે પરમાણુ જુદી જાત નથી હવે સ્ત્રીઓમાં અહંકાર માન વધી જાય વખતે તો એ પુરુષ થયા હોય બહુ અને પુરુષ નથી તો ક્રોધ માયા અને કપટ અને મો વધી જાય તો સ્ત્રી થઈ જાય બસ બીજું કોઈ પુરુષ બીજો કોઈ ફેરફાર નહી પટેલ પટેલ પૂજ્યો મન નું સમાધાન જોયું કે ના જોયું બે પૂછે બહુ હા હારા પ્રશ્ન પૂછ્યા જેનો જીવ ગયો હશે એનો જીવ ઓનામાં આવ્યો જેનો જીવ ગયો હશે એનો જીવ ઓલામાં આવ્યો પણ બોલાયો એટલે તારો પેલો નું ઓળખો હશે ને તે અહી આવ્યો તારો ડાક્ટરનો ભેગો ઓળખો હોય તો અહીં આવે જન્મે પછી તારા હિસાબ ચુકવા ને દેણદાર હોય જો લેવા આવ્યો હોય તો લઈ ને જાય આ લેવા હોય તો આ લઈને જાય દુખ દેવા આવ્યો દુઃખ લઈને જાય સુખ દેવા આવ્યો સુખ લઈને જાય શું જે નિમિત કોણ દેખાય છે એની વાઈફ ને છોકરો ભગવાન કઈ આવી છોકરા આપવા આવ્યા નથી કઈ નવરા નથી વર્ગ આડે બચ્ચા ને કચ્છ ભગવાન શું શું કામ તમારું કરેલું તમારું અને શું નહી કરેલું ખબર નથી ખબર શું કર્યું ખબર છે શું નથી કર્યું તે ખબર નથી શું કહ્યું એ કોઈ કર્મ ભગવાને નહીં કર્યું આ તો માનીએ ઉડતા એને આરોપીએ બધો કર્મ ભગવાન છે આ વિતરાગને રાગદેશ સહિત આપણે આરોપ આપણી મૂળ કહેવાય શું આ કોણ આપે છે આ ક્રેડિટ હોય એ બધા સુખ આપે છે નંડિયાપીઠ એ દુખે તમારી ક્યાંય નડિયા પીઠાના આપનારું છે ભગવાન માપતા ને ભગવાન તો કે બહુ મુજબ હોઉં તાર હા ક્યાં જ હે ભગવાન તે હું તને શાંતિ આપીશ અમારું નામ બોલીશ કે તને શાંતિ થઈ જશે ભગવાન આવી કોઈ વસ્તુ આવતુ આવ એની પણ આ વસ્તુ હોય ને તો રાગદેશ ના વિતરાગવાન થવું હોય તો મારી પાસે શું કર્યું હોય મારી પાસે નહીં તો રમકડા રમાયા જ ભગવાન આ બધું તમને આવતા નથી પણ આપણા લોકો ના પડે ને શું કે આપડે કઈ ટોરી ભગવાન પ્રેરણા કરશે ભગવાન શું કહેવું ભગવાન પ્રેરણા કરેડિટ ડેબિટ ક્યાંથી ઉત્પન્ન થાય તમારે જો ક્રેડિટ જોઈતી હોય જે સુખ આપવા મારી ક્રેડિટ જોઈતી હોય તો લોકોને સુખ આપો જી માત્ર ડેબિટ જોઈ તો દુઃખ આપો જે તમારે જોયે છે દુઃખ મળશે પણ જે જોયે તો એ આપો અને મિક્સર ના શોખીન હોય તો બે ભેગું તમારા વસ્તુ ભેગી ગઈ પછી પીવું હોય તો એમ કરવું ડેબિટ નું ફળ આપી ગયું હવે તમને આ ગાળ જો ગમતી જ હોય પસંદ હોય તો બે એ આપવા આવ્યો જમી નામે કહી દો પણ પછી બીજી પાંચ ઉધારો આપણે એના ખાતે તમે એને પાંચ આલો ફરી પાછી પાંચ આવે ને પાછી અને પછી પાંચ ધીરો શું કરવું પડે શું કરવું સારું જો તમે ગાર ગમતી હોય તો ધીધાર ચાલુ રાખો ગમતી ના હોય તો આ પાથી આપે એટલે આવું જ કરે છે સમજાય ને ગમતી ના હોય કે ના ધીરે તારે ધીરવા માં શું પાથું લેવા માં શું નહિ અમે તો કહીએ હા સમજી ગયે સમજી ગયે વાણિયા તારે બેન પૂછે છે ગીતા બેન ભગવાન શું છે માણસ છે શું છે ગીતા લીતા નીતાબેન માણસ છે મારીએ વાગે બાબા ને મારી તો એને મારી ના વાગે ને બાર વાગે માર્યો જીવ છે પણ એને મરવાનો ભો છે તો એ જીવ છે અને મરવાનો ભો ના લાગે કઈ ભગવાન થઈ જાય જે જીવ ને મમતા ખરાશ નહીં જાય એ ભગવાન એવા તો કેટલાય ભગવાન થાય એવા તો કેટલાય ભગવાન થાય હા બધા ભગવાન બીજા કોઈ ભગવાન નહિ અને પોતાનો ભગવાન બીજા કોઈ નો ભગવાન નઈ એટલે પોતાનો ભગવાન એટલે પોતાને જે જોયું તું મળે જે જોયું તું એ બધું મળે પારકા જોઈ લેવા દે એટલે હાય વિધાઉટ માય ગોડ જે મમતા જતી રે છે પરમા ભગવાન જ છે અને એ તો જીવતો છો જ ક્યાં જીવ ગયા જ્યાં સુધી ભૌતિક સુખો છે જીવ કેળાય અને સાતા સુખ નો સનાતન સુખ નો ઈચ્છા કરે ત્યારે એ ભગવાન થાય ભૌતિકમાં સુખ ના રાખે એ ભગવાન થાય મને ભૌતિકમાં કોઈ જગ્યાએ સુખ બેન લાગતું નથી એટલે પેહલા ય પહેલા બહુ દુઃખ જોયેલા મેં તને સમજાયું કે આ લાલચ ને લઈને સંસારિક લાલચો આમાં પાર્નું સનાતન સુખ સુખીય જો કોઈ હોય જેનામાં સુખ નામ વેદન હોય એજ આત્મા છે એજ પરમાત્મા છે પણ જયારે એ સુખ છે બીજામાં આરોપ કરે છે તારે એ સુખ એને ભાષે છે કે અમા સુખ આવે છે એમાં હોતું નથી અહીંયા આરોપ કરે છે તમે કહો કે ભાઈ જલેબમાં સુખ છે તારે આ ભાઈ શું કે ના મને જલેબી આવતી નહી એટલે જલેબો તમે મારી સુખ છે એ ના મારી માટે દુઃખ છે કે એમાં સુખ દુઃખ હોતું નથી કોઈ વસ્તુ ઓનામય નથી હોતું ઓનામ હોય તો મને હું આપો નહીં તો હું લઉં નહીં આ બાબુ સોનું આપે મારે કામ નું નહીં કારણ કે એમાં આત્મા એક બેન ને હથોડા આપતી હતી બે ત્રણ બેનો હથોડ આપતી હતી પહેલા પાછા આપી દીધો હતો પછી બે ત્રણ રડવા માં એક મારુતો લ્યો કે હું તને આપું લઉ તો હું હિસાબ કાઢ હું તારે એક માણસો નાની અહીંયા વાહડી ગલાવડાવું એ નિરંતર પ્યારી હોય રેવા એક માણસોના બે કંટાળી બેન કે છે તો પછી આપડે ભગવાન પૂજા કરીયે છે ભગવાન તે શું છે આપડે પૂજા કરીએ છીએ એનું ફળ મળે બે મારે કરવું પણ જો સમજી ને કરીએ તો ફળ મળે કારણ સમજી કરીએ તેના કરતા સમજી કરીએ તો ફળ મળે તું કઈ કરું છું થોડું મારા વાઈફ કરે છે હું નથી કરતો ક્યાં છે ભગવાન ને બીવો કરે ઘી નો તેલ નો ઘી નો બરાબર છે એમના એક ફોય થાય એમ ના કરવા છે પ્રિન્સિપાલ છે તો એમ કે આ આપો ભગવાન ને કરવું સારું કેવાય ભગવાન ભગવાન પોતે ભગવાન પોતે પરમ જ્યોતિ સ્વરૂપ છે दीवो करो अंधारा मीवो करे तो बेखा न दीव प्रकाश रूप से बढ़ देखाय એનું નામ લઈએ ને તો આપડે એકાગ્ર થવાય એટલા માટે ભગવાન નું બહુમાન કરીએ ને તો એ છે ભગવાન ને પોસે આપડા કૃષ્ણ ભગવાન નું બહુમાન કરો તો ભગવાન ખરેખર તો આપડી મહી બેઠેલા છે ખરેખર આપડી મહી બેઠેલા છે ભગવાન કઈ ગયા હ જે અવતારી પુરુષો છે થોડા કાળમાં સિદ્ધ થવાના છે મોક્ષ થઈ ગયો એટલે શું થયું મોક્ષ થઈ ગયો એટલે શું થયું કેવા મોક્ષ થયેલા પુરુષો એક સ્થાન છે કોઈ અવલંબન નહી એને ટાજ નારાજ તડકો બોડી હોય તો ઇફેક્ટિવડી નહીં મન નહી વાણી આ વાણી કોણ બોલે છે વાણી તમારી સાથે કોણ બોલે છે કોણ પણ આત્મા જો આત્મા બોલે ને તો પછી હું અહી ઉઠી અંદર જાઉં ને તો આ એવું બોલશે ચાર છે ડોલર ના થઈ ગયા એની વેલ્યુ શું પાંચ ડોલર નું બોલે છે તો દાદા બોલે વેલ્યુ શું શું એટલે આખા જગત ને આ સાયન્ટિસ્ટ ની ખબર નથી સાયન્ટિસ્ટ મે કોણ બોલે છે ઓરિજનલટી હા નહી ઓનલ આ ઓરિજનલ્ટી આપણે આગળ બોલી ગઈ છે બોલે છે એ વક્તા છે તમે શ્રોતા છો અને હું જ્ઞાતા છું શું ઓરિજરી નો જ રાખો છો હા તમે બોલો તમને તો અહંકાર એટલે એવું કહો કેવું સરસ બોલ્યો ભાઈ બહુ સરસ બોલ્યા તમે એટલે એના માલિક થઈને તમે પાછા થાવ પણ જયારે અવરું બોલાય છે ત્યારે આપડે કહીએ કેમ આવું બોલ્યા હું શું કરું બોલી છું અને એ પ્રત્યક્ષ સરસ્વતી છે આજે સરસ્વતી દેવી પૂછીએ છીએ ને આપડે તો સરસ્વતી દેવી એટલે કોણ એ પ્રત્યક્ષ જે વાણી માહિતી સિવાયની હોય આ વાણી આપણને મીઠી લાગે મીઠી લાગે આપડે સાબડવાનું મન થયા ઘરે ઉઠવાનું મન ના થાય આ લોક છે આ લોક આ લોક કે છે ને આ લોક માં આવું આમ આ લોક માં એવું બીજું આને લોક કેવાય છે લોક बीजू अलोक अलोक आखोक कहुलोक अलोक के कारण बताऊक बद तत्वों सनातन तत्व छ सनातन तत्व है इटरनल लोक मै बोक कहू तत्व बीजा अमुक भाग एक आकाश एक अलोक कहू आ लोक बीजू बढ़ा भाग रहे थे अलोक एले लोकालोक येक अलोक ने बेरी वच्चे जगह रही ત્યાં આગળ સિદ્ધ ક્ષેત્ર છે એ તો બધા અવિચારું હોય ને તત્વ વિચાર ના ધરાવતા હોય અવિચાર લોકો હોય અભડ લોકો ને એને માટે છે શું કઈ ભગવાન શું છે એટલે મેં સાયન્ટિસ્ટ મને પૂછ્યું કે ભગવાન તમે શું કહો છો તમારે રિલેટીવ જાણવું છે કે રિયલ જાણવું છે આપડે રિલેટિવ માં શું કહે છે લૌકિક કહીએ છીએ લૌકિક રીતે જાણવું છે કે અલૌકિક રીતે કઈ રીતે તમારે જાણવાની ઈચ્છા હોય હ લૌકિક તો જાણેલું છે આપડે નાનો છોકરા છોકરા સમજી જાય ખરાંતો નહી ખબર ના હોય ને એટલે સાચું જ્ઞાન શું છે એટલે ફોરેન ના સાયન્ટિસ્ટ પૂછ્યું તારે બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ વાસ્તવિકમાં એ નથી બરાબર શું કહે વાસ્તવિક જુદું હોય અમારે ક્રાઇસ્ટે કહ્યું છે ને ક્રાઇસ્ટને વ્યૂ પોઈન્ટથી બરાબર છું શું ને પણ વાસ્તવિક એવું નથી વાસ્તવિક શું છે તારે મેં કહ્યું ધી ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ વિજ્ઞાનથી બહુ થયેલું જગત છે શું વિજ્ઞાન થી બુધ કર્યું છે કે જેમ પેલા આપણા લોકો શું થાય વરહદ પડે ને તો ભગવાન વરહ વરસાયો દેવ લોકો વરહાદ વરસાય એવું બધું બધું કહેતા હતા ને પણ હવે ખબર પડી કે ટુ એટ ને ઓથી જાય છે અને બધા ભેગા થઈને તૂટી પડે શું કહે ટુ ને ઓનું પાણી થઈ જાય ના થઈ જાય એ વિજ્ઞાન એવી રીતે આપણે વિજ્ઞાનથી બૂધ કરી જાતે જોઈને બોલું જાતે જોઈને બોલું છું ને સંતોષ સાધુ ખબર ના હોય કારણ કે એ તો બધું શાસ્ત્રમાં પુસ્તકમાં લખ્યા પ્રમાણે પુસ્તકમાં કેવું લખ્યું કે આ વિચારું લોકો માટે લખેલું છે વિચાર કારણ કે ભગવાન અને મોક્ષ આપણા લોકોએ મોક્ષ સ્વીકાર કર્યો મોક્ષ છે એવું આપણા લોકો સ્વીકાર કર્યો હતો ને તો મોક્ષ હોય ત્યાં ઉપરી ના હોય શું મોક્ષ હોય ને ત્યાં ઉપરી હોય છે કે અને ભગવાન જો ક્રિએટર હોય તો ઉપરી થશે કાયમ માટે થાય ના થાય આપણે ઉપકાર ભૂલાય નહીં ને એટલે ક્રિએટર નથી એ કુંભાર નથી એટલે આ કે સી રીતે કે ઓનલી સાયન્ટિફિક સરકમશન છે એવી સાયન્ટિફિક સરકમશન એટલે ગુહ્ય સહયોગો બધા ભેગા થાય છે અને કાર્ય થઈ જાય સર આપણા લોકો કે છે તે આપણા લોકો આ વાત બહાર કરે છે આપણા લોકોને પૂછીએ કેમ છોડ્યા તો ભણાવતા નથી ભાઈ સંજોગો બાજતા નથી કે બોલે ના બોલે એ જાય એમને ખબર ને આ લોકોને ખબર છે સંજોગો એટલે શું તમે સમજો ને ભગવાનના છોકરાને સંજોગો ભેગા થાય થાય સંજોગો ભેગા થાય થાય બાકી સંજોગો ભેગા થાય કોઈ કાર્ય થાય નહીં કૃષ્ણ ભગવાન ખરા અને સંજોગો ભેગા થયા થયા પણ મળતી વખતે પાણી પીવું હતું ના મળ્યુંટા કૃષ્ણ ભગવાન વાસુદેવ નારાયણ કેવાય એમની આ દશા તો આશા લોકો અહંકાર કરેંકાર નાગરી હલાવે એવું કરે એવી સિદ્ધિ આવેકે ના થાય એ વાત ડોલરે બંધ કરે ધોરણ બંધ કરે વિચાર આવતા એ તો એટલે આ દાદા જ્ઞાન આપે ને પેલા બધા દુઃખ જતો દુખ જ ના રે અને સંસારી દુઃખ ખરાશ થી ગયા નામ મુક્તિ મુક્ત પેરી થાય મુક્ત થાય સંસારમાં રહેવા છતાંય પણ મુક્ત થાય હોય કારણ કે જ્ઞાન ની સમજણ આવી ગઈ સોલ્વ કરવું પડે પ્રશ્ન બધા કરો ખુલાસો કરી લો બધો પ્રશ્નો બધા વડ લે છે ડૉક્ટરો કાઢવાનો સવાલ કેમ ઠીક સવાલ ડોક્ટરો કાઢવાનો સવાલ સવાલ બધા ડોક્ટરો પૂછવાના છે બધાને ફાયદો થાય બધી જાતના પૂછો બધા જગત શા આધારે કોણ ચલાવે છે શા માટે ચલાવે છે આપણે લેવા દેવા છે હું કોણ આ બધા કોણ વાઈફી રીતે થઈ છોકરા થયા કોણ ભેગું કર્યા છે આ તો ખોરવા જે નહી એક ભાઈ કે તમારી છોડી પણ છે કે શું કઈ શેકવાનું પડતું નથી તમે છોકરો જન્મેલો હશે કે નહીં ભાઈ નવો જન્મ આપવો પડશે છોકરો જન્મેલો હશે કે નહીં ભાઈ આ છોકરો જન્મેલો પણ તને જડતો નથી તારા અંતરાયકરણ છે એ તૂટશે આ બધું હિસાબ છે અહીંયા આગળ કશું અટકે નઈ કરું આ ટ્રેન માં થયું ટ્રેન પછી પાંચ મિનિટ પછી આવી રીતે કે દસ પછી પાક થોડા બજિયા ખાઈ લે નાસ્તો જોઈન્ટ હોય બધું તો સિત્ર હું આ